બે ત્રણ ખવડાવે આપડે નાગરિક સુખ માં એવું ને જે વધારે જોયું ને વધારે જોણ્યું એમ વધારે પરિગ્રહ થાય છે હા જોણવાથી પરિગ્રહ હતો ને આપડે અહીંયા પાદળમાં ક્યાં પરિગ્રહ પરિગ્રહુ પછી શું થયું એટલે આ તો મને મને એ તારણ કાઢ્યું કે જેટલું વધારે જોડો એટલો જ પરિગ્રહ વધારે હા એ પરિગ્રહ છુટે અરે પણ વધી જાય ને પછી છૂટવાનો હતો ના જોડ્યા પછી અનુભવ થાય પરિગ્રહ ગલિયા થાય છે એવું કોઈ કેતું નહિ નહીં જોતો તમને કેતું નથી બધું આખું જગત ગુમા પાડે લાકડી લઈને સોળી દે પેલા પરિક્ર માર ખાતે પરિક્રમા માર ખાઈ ને પોચરા થયેલા લોકો આપડા પછી નક્કી કરેલું આટલું જ ના પડવું પરિગ્રહ પડી અને કંટાળી કંટાળી ના મોક્ષ ના થાય આપિગ્રહ ના હોય કશું હોય તો નાગો ભરે તો મોખ ના થાય મોક્ષ તો મોક્ષ પરિગ્રહ પરિગ્રહણ અપરિગ્રહી છે શું છે પરિગ્રહણ પરિગ્રહ બધી જાતનો હોય છતાંય પરિગ્રહ એમના મનમાં ના હોય છે ભળકી ભળકી નાસી જાય તો પરિગ્રહ ઠેઠી પરિગ્રહ જ છેવટે મનનો પરિગ્રહ વચન નો પરિગ્રહ પરિગ્રહ થોડે પરિગ્રહ હોવો તો પાર એટલે એટલે આપડા મહાત્માઓ પરિગ્રહ હોવા છતાં અપારી છે કેવા ખોવાઈ જાય તને કઈ ચિંતા કરું છું હેરા ના હોય તો કશું બગડી ના જાય હોય તો કઈ એમને કઈ નથી સંસાર છે ત્યાં સુધી દેહ છે દેહ છે તો જંજાળ છે જ એ જંજાળ જાય જ નહી દેહ છે તો સુધી સંસાર છે સંસાર છે તો સુધી દેહ મળ્યા જ કરવાનો મળ્યા કરવાનો અને દેશાળ કરવાની અને રાગ નથી સારી વસ્તુ પર ખોટી પર વસ્તુ દ્વેષ નથી એ અપરિગ્રહ કેવાય શું કેવાય રાગ નથી પરિગ્રહ એટલે રાગ અગર દ્વેષ સોફો નવો હોય તો રાગ થયા કરે કેવો સરસ કેવો એકલો હોય ને તો આ થવું પછી પેલા બાબે ઝઘડે કરે બાબા જો આટલું બધું ફાડી નાખ્યું બ્લેડમાં કઈ થી આવી ખાવાના નિરવા સોભાર નાખી લો બહાર નીચે જો સોભાન ની ઝગડો થતા બહાર એ સુભો તો બસો એકતાલીસ રૂપિયા નો એ વસ્તુ જે ઘરમાં ફ્લેશ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન હાજર હોય શું ખોટા નથી કૃષ્ણ ભગવાન પણ જ્યાં ફ્લેશ નથી ત્યાં હાજર હોય શોભા ક્લેશ કરવા ક્લેશ નથી પેલો ક્લેશ ને તમે કાઢેલો જ નહીં કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આજે ક્લેશ ગમે થોડો કેટલાક ને ગમતો હશે ને ના ગમે નહી ના ગમે નાગમ તો એવું નાગમ આપડે જ્ઞાની પુરુષ જ મુક્ત કરાવ મુ થાય પછી બોલવાનો અર્થ જ ના રહ્યો આ છે કે શામ ક્લેશ થાય છે તેને આપડે સ્વીકાર કરીએ માર થઈએ ઘટવા થાય માલ આપડો નહી હાથમાં આ ગુરુ કેવા ઘટે નહી વધે બધું ફૂટ્યા વગર જશે ભરતી વખતે પૂછ્યું નહિ ચંદ્રકાંત આ દાલ પણ વેચાત ના આવે પૂછી કરતા લોકો દાદા દાદા પૂછી ફરતા કેટલા પૂછી હાજર નથી ને આપડે કલાયા પૂછાયું બળતરા કરો છો ચંદિર બે પાંચ લાખ રૂપિયા ની કે કારખાનું ઉડી ગયું કે ઘરમાં કોઈ મરી ગયો ક્લેશ થાય છે અથડામણ થાય છે ત્યારે બળતરા બઉ વધી જાય છે ટેન્શન થઈ જાય છે બઉ ક્લેશ થાય છે ને એટલે એડજસ્ટમેન્ટ નહી થાય ક્લેશ થાય આપણે એ સામારો બીજું વિસ્તારો ભાઈઓ છે ભાઈએ કોઈ બધા બદલે એમાંથી એકાદ એ થઈ ગયો હોય રાત્રી દિવસે એ ક્યાં બળતરા થાય તો આનંદ પામતો એવી જગ્યા છે ત્યાં બળતરા કરો છો સમજાવી આપણે અથડામણ થાય તા અહંકાર તૂટે ઉડતો હા અહકાર તુડે આનંદ માનો છે અથડામણ થાય ને અહંકાર ઉડી જાય એવી સમજ નહી આવેલી ને કેમ ના આવે દાદા હમણાં કેટલા વર્ષ થયો પાંચ વર્ષ સાડા ચાર વર્ષ થયો સાડા ચાર વર્ષમાં સમજ ના આવે એમાં શું એમાં કઈ આ ટ્યુબલાઇટ તૂટી જવાની બસ આટલું સમજે બીજું સમજો જય જય બુદ્ધિ નો બહુ ડખો ક્યાં જાય આમ થઇ જશે તેમ થઇ જશે આ બુદ્ધિ ડખા પણ આખો દિવસ બઉ ચાલ્યા કરે છે કે आटल कर बताइबंदी करवा મને બુમારતી મેં ત્યાં વિદાય કરી બુદ્ધ થઇ ગયા ત્યાં બુદ્ધિ નથી ને બુદ્ધિ મારા બધા બુદ્ધિ અંતરાય ને ત્યારે કઈ મજા ના આવતી હરી કરે મજા આવી પડે શું કે હરી એટલે શું અને અમે કઈ કઈ ખરાબ હરિયા ફરજ હતા ખરી પડતી એ ઓછી ઓછી વધારે હવે હવે કઈ પડેલી નથી ને હવે કેટલા મળે તો છોકરા ને શીખવાડેડા બંધાયો અમુ ચાલે પછી પેલો પાછળ વાંકે પેલા છોકરાઓ આવું તો એવું દુરુપયોગ બધો તમને તો ના આવડે સંસ્કાર બધા ગામડા એમના બ્રાહ્મણ બોલ સંસ્કાર હોય છે એના જ્ઞાની મહાત્માઓ પાંચ હજાર દસ હજાર કે વીસ થયા એ પહેલા મોક્ષે જવાના કે જ્ઞાની મોક્ષે જવાના શું તમે કહ્યું જવાબદારી પણ પેલા પહેલા જાય જ્ઞાની પહેલા છે તારે ના પેલા હા હું એ જ કેવા પછી નાની જાય ને છેલ્લા નાની ને બઉ પહેલા જાય બઉ એવું ના હોય એમ બોલતા નઈ છેલ્લા જવાનું એમને ચિત્ર ચિત્ર જતા રે છેલ્લા જાય છેલ્લા એટલે ચિત્ર પૂરું થાય એટલે ના બોલે આ જે ફાઇલો હોય છે એ તો બધી પૂરી કરવી પડશે ને નાની કે મોટી બધી જ ફાઇલો એતો પૂરી કરે છૂટકો છૂટકો સારું પણ કેટલીક ફાઇલો એક તરફી કરે તો એક તરફી ફાઇલ નિકાલ થાય વિતરાકતા આવી એટલે હોમી ફાઇલ ઓટોમેટિક વિતરાક થઈ જવાની છે આપડે વિતરાકતા તો બધું છૂટી જાય કરે ના કરે તેને આપણે જોવા જરૂર તમે જો વિતરાકતા તો હોમા પછી એવું હોય છે કે પછી છૂટે જ નહીં જગત માં ખરબડાટ વધારે મચે ખરો કેટ વધારે માણસ ઊંઘમાં હોય તો પાલા ફૂટે તો નહિ પણ ત્યારે જાગ્યો હોય ને તો એવી આત્મા અનુભવ પછી આ સંસાર નો બધો માલ કીધું પુહાય પાલા ફૂટ્યા નો સવાલ નથી બીજો બહુ બધો માલ પુહાય નઈ ત્યારે શું કરવું જોઈએ ત્યારે શું કરવું જોઈએ કરવાનું શું જોયા કરવાનું શું થાય છે અમુજન થઈ જાય છે હે અમુજન થાય પછી અમુજન થાય ખરભરાટ બઉ થાય થાય ખરભરાટ થાય તો ખરભરાટ ને જોયા કરવાના પડે ખરભરાટ કોને થાય છે કેવી રીતે થાય છે વધે છે ઘટે છે જોયા કરવાનું કોને થાય છે પેહલું ફરી કાઢવું આ ખબર મને છે કે કોઈ બીજા કોઈ ને આ ખબર છે નહીં ને ડિપાર્ટમેન્ટ જ ના રહ્યું તો ફોરેનમાં જ હોય ખબરાટ હોમ હોય નહી પણ હોમ વધારે જાગૃત થાય તારે તો થાય છે ને હોમ વધારે જાગૃત થાય છે ત્યારે તો ખબરાટ થાય ને વધારે હા દેખાય છે ખડફ તો થયેલો જ છે બધા લોકો દેખાય ઊંઘી ગયેલો માણસ હોય પાલા ફૂટ્યા છે બંધ કરે બધા સાહેબ તમે છે કશું બંધ કર્યું બે જ પાલા ફૂટ્યા કગડાટ કરી મળે એ રીતે આત્મા અનુભવ થયો સંસાર નો બધો આ તોફાન શી રીતે પુહાય છતાં સંભાળવા નિકાલ કરે પુહાય કે ના પુહાય ઊંઘતો પાલા ફૂટેતો વધો નઈ નઈ બધા માણસ એ ખરું છે દીવાદારી તારે જ કહે લાઈટ પણ લાઇટ મૂકતા નહીં બે નઈ લાગીને કઈ બે લાખ દોઢ લાખ રૂપિયા આવ્યો હોત નો તો એમને ઉપાધિ થઈ પડે કે આ બગડેવાળી પાસે મળે દિવાદ્વા છે ખરું કે અંદર લાઈટ છે તે ચાલુ કરે નહી કરવું જ નહીં તમારો તમે આ દુઃખ થઈ શકે હોય તો ફર આવશે ને બહુ પણ ફૂલબૂલ ના આવ્યા આ વણછોર તો આસોપાલો નો છે દાદા પાન ખર નહી આવતી અફસોસ બગડ્યા જાય પહેલા દે જાય કાચું જ્ઞાન છે એ કાચું છે એટલે પાકું પાક લીધે શાંતિ હોય કામ કરે પેલું કાચું જ્ઞાન એટલે ઉપાધિ અમુક કર્યા કરે કાચું બીજા બધા દોલ્યા વધતો ઓછો એ જ્ઞાન કાચું લઈ ને આયેલા છે પૂર્વ આ બહુ માં તમે પાકું સાંભળો તેથી ફાયદો થાય ને પેલું ઉડી જાય એટલે તમને દુઃખમાં રે સદન પેલું ધ્યાન અસર કર્યા કરે ને પ્રકૃતિ કેવાય ને કેટલી ઉતાર કરે તો હવે તો બહુ જોરદાર ઉતાર છે દાદા બરાબર પ્રસ્તાવ કરવા તો ઓછા આવે પ્રતિક્રમણ કરવું પડે તો ઓછું કરવું પડે પ્રતિક્રમણ કરી કરવું પડે